તે ધનાઢ્ય એવા ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિર વિશે મોટા ઉત્સવ કરાવવા તથા એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા અમારા આશ્રિત તે ધનાઢ્ય ગ્રહ વિપ્રાશાધવા અને દયા ની પાત્ર વિપ્રે ની વિવિધ ભગવતા કરવસુ તથા ભોજિયા વિપ્રાશ સાવા ખૂબ ભોજન થી જમા જમાડવા નહી ખરાત નો સાધુ ની જરૂર નથી ઓલા ને વાિવાર છે જવાબદારી છે જવાબદારી વાળાને દેવાય ને એમ આ ખડકી રાખે હું દઈ ને કરવું અને મારા પાસે દે તો એ કંઈ વાપરવાની જગ્યા તો છે નહીને કંઈક વાપરવાની જગ્યા હોય અથવા તો જરૂરિયાત હોય એને દાન છે એ સફળ કે થાય જેને વાપરવાની જગ્યા જ નથી તો એ તો દાન એનું નિષ્ફળ જાય ને ખરાબ થાય એ ક્યાં વાપરશે કા તો પોતાના ભોગમાં વાપરશે તો એ ઓલા દાન નિષ્ફળ જાય જરૂરિયાત વાળા ને દેવું જરૂરિયાત ન હોય એવું ભગવાન અમારા આશ્રિત તે ધનાઢ્ય ગ્રહસ્થ સત્સંગીઓ શ્રી કૃષ્ણ ભગવાન મંદિરોમાં મોટા ઉત્સવ સમય કરાવવા જેમાં ભગવાન સંબંધી ગીત ગવાતા હોય વાજિંત્ર વાગતા હોય ભક્તોનું પ્રેમભેરું નૃત્ય થતું હોય ભગવાનના સ્વરૂપ ઉપર મહાભિષેક કરાતો હોય અને ભગવાનને મહાનૈવેદ્ય અન્નકૂટ અર્પણ કરાયો હોય આવા ઉત્સવો કરવા એનો ફર્સ્ટ ચોઈસ છે ભગવાનને માટે થતું હોય તો પેલો ચોઈસ એકાદશી અને જન્માષ્ટમી આદિ વ્રત ઉપવાસના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનની વિશેષ મહાપૂજા કરાવવી અને પારણાને દિવસે દિવસ ભગવાનના ભક્તોને સારા ભોજન પીરસીને જમાડી તૃપ્ત કરવા પણ બહુ ધનાઢ્ય હોય તો એમાં બહુ કંઈ જાય નહીં જાતું અત્યારે જો કે ખેંચી લે બધાય પણ જાય નહીં ભગવાનની પૂજા કરવામાં કેટલું હોય અને ધનાઢ્ય તો ઘણા હોય એટલે સત્પાત્ર બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપવા દાન ખંડ આદિ ગ્રંથોમાં એક એક દાન અનેક પ્રકાર જણાવ્યા છે જેમ કે એક ગોદાન જ વિચારીએ ગોદાનમાં સોનાની ગાય તલની ગાય કપીલા ગાય ઉભય મુખી વાછડાને જન્મ આપતી વેળાએ વાછડાનું મુખ બહાર દેખાતું હોય પુરુષ શરીર હજી બહાર ગર્ભમાંથી ન આવ્યું હોય તેવી ગાયને ઉભય મુખી કહી છે ગાય આ રીતે જ બીજા દાનોમાં પણ સમજવું ગાય જમીન અને સોનું જેમાં અપાય તે દાન જાણવું તેમણે આવા દાન આપવા અહિયા રહેલો ચકાર સૂચવે છે કે સાધુઓને પણ યોગ્ય વસ્ત્ર આદિ નું એવું દાન કલયુગમાં દાન કરવું તે ગ્રહસ્થ મુખ્ય ધર્મ છે પરાશરે કહ્યું છે કે તપતયુગે ત્રિતાય જ્ઞાન મુચ્ય દ્વાપરે યજ્ઞ મેવાહુર દાનમ કલોયુગે સતયુગમાં તપ કરવું તેને શ્રેષ્ઠ કયો છે ત્રેતાયુગમાં જ્ઞાનને શ્રેષ્ઠ કયો છે દ્વાપરમાં યજ્ઞ કરવા તેને સર્વોત્તમ કહ્યું છે અને કળયુગમાં દાન આપી શકે તો એ શ્રેષ્ઠ ગ્રહસ્થ ધર્મની દ્રષ્ટિ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિ ત્રેતા યુગમાં જ્ઞાન સતયુગમાં તપ અને દ્વાપર યજ્ઞ એ બધા શ્રેષ્ઠ ગ્રહસ્થો છે ગ્રહસ્થની શ્રેષ્ઠ ક્રિયા છે અને કલયુગમાં દાન આપવું તેને શ્રેષ્ઠ કહ્યું છે બ્રહસ્પતિએ કહ્યું છે ત્રેતા યુગે સ્મૃત દ્વારે ચાધ્વરા કલૌ દાન દયા દુગમાં સતયુગમાં તપ ધર્મ છે ત્રેતાયુગમાં જ્ઞાન દ્વાપર માં યજ્ઞો ધર્મ કયો છે અને કલયુગમાં દાન ઇન્દ્રિય દમન અને દયા ને ધર્મ માણસો વિષય બહુ થઈ ગયા છે દાન દયા પોતાના સ્વાર્થી બહુ થઈ ગયા હોય છે એટલે દયા નો હોય સ્વાર્થી માણસો ને દયા નો હોય એટલે કળિયુગ સતયુગમાં એવા બધા સ્વાર્થી માણસો ન હતા ત્રણ દકાર શીખવા શીખવા તે દમ દાન અને દયા વિપ્ર શબ્દ થી એવું સૂચવાય છે કે દાન લેવાનો બ્રાહ્મણ અધિકાર છે તે પણ પાત્ર વિપ્રને છે અપાત્રને તથા સાધુ સંન્યાસીને નહીં તેને વસ્ત્ર ભોજનના દાન લેવામાં કે લેવામાં કે દેનારાને દેવામાં કોઈ બાધ નથી ઉપલું દાન લેવાનું જેનો ઉપયોગ નથી એને દાન લેવાનો અધિકાર નથી અથવા તો ઉપયોગ નથી કરી શકતા એને દાન લેવાનો અધિકાર साधु सन्यासी कोई धर्मना के सत्संग के सत्संगनी पुष्टि कार्य लैने वहन करता हो कार्य ने अर्पण कराए निर्लप रही सकता हो रीते लाइ शाय कार्य समर्पित थे व्यक्ति समर्पित नक्ति एम निर्प रही के तो यधिकार કાર્ય સમર્પિત સમર્પણ કરે સાધુ સંન્યાસી કોઈ ધર્મના કે સત્સંગના કે સત્સંગની પુષ્ટિના કાર્યને લઈને વહન કરતા હોય તો તે કાર્યને અર્પણ કરાય પણ જો તેઓ નિર્લેપણે રહી શકતા હોય તો બ્રાહ્મણ ને ગોતવા ક્યાં જાય પેલા તો પાત્ર બ્રાહ્મણ જ મળે નહિ એટલે ગોતવા જાય તો જાય તો એના કુટુંબ નું ભરણ પોષણ કરે એના કરતા આ મોટું કાર્ય હોય ને બીજાના હિતનું કાર્ય હોય તો એમાં દઈ શકે પણ આવું આવી પરિસ્થિતિ હોય તો દઈ શકે એ તે કાર્ય માટે વાપરતો હોવો જોઈએ અને સંગ્રહ ન કરતો હોવો જોઈએ તેનો વ્યક્તિગત તો ભિક્ષા વસ્ત્ર સિવાય બીજો તેનો અધિકાર ન હોઈ શકે અને તેને તે માનવો પણ નહીં મારો સાદુ દાન આવે તો ચશ્માની ફ્રેમ બદલી જાય ચંપોલ ડુવાલ બદલી જાય ગાડી બદલી જાય તો એ બરાબર નહીં બદલી જાય એટલી ખામી કેવાય તો ખરેખર તો જો પોતે નો બદલી કે એમ હોય બદલી જાય એવા હોય તો લેવું નહી એને ન લેવું લેવાનો ઉત્સાહ બહુ હોય માણસ ને પણ એટલી જાગૃતિ નથી હોતી ધર્મ ના કે સત્સંગના ગ્રહસ્થ દાન હું કરવા દેસ આમાં મારા જે કીધું કે આઠી તો ગૃહ અને બહોત્સવ ભગવત કર્તવ્ય મંદિરે ધનવાન ગ્રો વાપરી નાખે તો વધારે વાપરવાનો ટાઈમ નથી અને વાપરવાનું એની પાસે મકે એનો આઈડિયા કે બુદ્ધિ કહેવાય એ નથી એમ ક્યાં વાપરવું એને એ બહુ ખબર નથી એટલે જેની પાસે એ છે એને દે એટલે એ પ્રમાણે વપરાય નહીં તો આ ગુનેગાર થાય ગ્રહસ્થ કમાય જાણે છે પણ એને પાછી વાપરવાનો ટાઈમ નથી ને એટલે આ આ ક્ષેત્રમાં વાપરવાનો ટાઈમ નથી ભોગ માટે વાપરવાનો ટાઈમ હોય પણ આ ક્ષેત્રમાં વાપરવાનો ટાઈમ નથી કે ધર્મમાં અમારું હિત જાજામાં જાદુ કેમ થાય એની એની પાસે અભ્યાસ નથી શાસ્ત્રનો ઊંડો અભ્યાસ નથી એની પાસે જ્ઞાન નથી એટલું અને ટાઈમ એ નથી એટલે જેની પાસે આ બધું છે એને એ આપે તો એલા પ્રમાણિક ન હોય તો બે નું જાય અને આનું ભૂંડું થાય ને ઓલાનું જાય સાધુ સંન્યાસી કોઈ ધર્મ ના કે સત્સંગના કે સત્સંગની પુષ્ટિના કાર્ય લઈને વહન કરતા હોય તો તે કાર્ય શાસ્ત્ર મહારાજે જે આજ્ઞા કરી છે એને ઓલામાં ધ્યાન કરતો જવું શાસ્ત્રો નો અભિપ્રાય શું છે અને મહારાજે કીધું હોય તો મહારાજ શાસ્ત્ર પ્રમાણે અભિપ્રાય પુષ્ટિના કાર્ય લઈને વહન કરતા હોય તો તે કાર્યને અર્પણ કરાય પણ જો તેઓ નિર્લેપણે રહી શકતા હોય તો તેનો વ્યક્તિગત ભિક્ષા આચાર્ય ના ધર્મમાં પણ એ જ કીધું છે કે વધે એનું આમ કરવું પહેલું દેવોની સેવા કરવી એમ અનારથી અનામ અને એનાથી વધે તો સત્સંગની પુષ્ટિ થાય એવા કાર્યો કરવા તેને મહારાજે સીધું આપી દીધું કે પ્રવર્તની આ સદવિદ્યા ઉભી એ સત્સંગની પુષ્ટિ છે અને એનાથી સત્સંગની પુષ્ટિ થાય એવા કામ કરવા તેનો વ્યક્તિગત ભિક્ષા અને વસ્ત્ર સિવાય ગઈ લિમિટેશન આવી ગયા અને જે ધન સંપત્તિ હોય ત્યાં પાછું આવી પેલું કરતા હોય ગ્રહસ્થ લોહીના પરસેવાની કમાણી છે એ ઠેઠ ભગવાન પાસે પૂગવી જોઈએ તદ્દર્થતા થવી જોઈએ ભગવાન પાસે પૂગવાનો મિનિંગ એ છે કે તદ્દર્થતા એને ભગવાનને અર્થે વપરાવી જોઈએ મારા જે શિક્ષાપત્ર કીધું કે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણને અર્પણ કરવા એમ શ્રીકૃષ્ણ અર્થે અર્પણ કરવા શ્રી કૃષ્ણને અર્પણ કરવા એટલે શ્રી કૃષ્ણના અર્થે અર્પણ કરવા તદ્દર્થતા જો ન આવે પછી ગમે ને આ વપરાય પણ તદ્દર્થતા ન આવે તો એ દાન એનું ફેલ ગયું કહેવાય ભગવાનમાં ભગવાનને માટે જો ન થઈ શકે તો એ દાન ફેલ ગયું કહેવાય એમાં જેવું જોઈએ એવું એનું ફળ ન મળે અને એમાં પાછું જો બીજી જગ્યાએ જાય તો એ જે વાપરનારા હોય એનું હોતી ખરાબ કરે ને આ તો ધર્મસ્વ છે ધર્મદાનું ધન છે જો એનો અનયુઝ કરે મિસયુઝ કરે મિસયુઝ કરનારા ને પાપ થાય અને ઓલાનું ફેલ જાય દેનારા પાપ લાગે પણ ભોગવે તો વળી હું પાપ લાગે જો આ પાપ ને રસ્તે વાપરે તો પાપ લાગે હોતે ભોગવીને શું આહા કરી જાય પોતાના માટે તો ફેલ ગયું કે ભાઈ પછી વધારાનું હોય એમાં નિર્લેપ થઈને આ કામમાં જે અર્થે દીધું હોય એ કામમાં એને વપરાવું તો વાંધો ન આવે તેનો વ્યક્તિગત ભિક્ષા અને વસ્ત્ર સિવાય કરી છે એ તો અનાધિકાળથી છે અને મહારાજે એ બધી જોઈને એનો સાર કાઢીને એનો મધ્યવર્તી વિચાર કાઢીને મારા આજ્ઞા કરી છે કે આ પ્રમાણ કરો બધા પેલું શાસ્ત્ર નો અભ્યાસ ન હોય એટલે મારે સીધી કરી દીધી તારણ કાઢીને મૂકી દીધું તેનો વ્યક્તિગત ભિક્ષા પણ નહીં તો નિર્બાધ રહેલું દાન આવ્યું હોય એ મારું છે હું હવે તારું એમ કરી એવું ન માન પોતાના અભિપ્રાય કરતા દાતાનો અભિપ્રાય છે એને મુખ્ય રાખો અને દાતા ને કદાચ અને ભગવાન નો વચ્ચે તો આ કરે તો નિમિત્ત થાય તો ભગવાન રાજી થાય અને આને એટલું જ જોઈએ બ્રાહ્મણો પરિવારના પોષણ જવાબદારી વાળા હોવાથી તેની આજીવિકા પૂરતું દાન બ્રાહ્મણો માટે નથી બિચારા વેદ ને આખી જિંદગી વેદને માટે કાઢી નાખતા હતા ધર્મ માટે કાઢી નાખતા હતા એની પાછળ પરિવાર ને કોણ ગુજરાન કરે તો આ ધનાધિગ્રહ કરે બ્રાહ્મણો પરિવારના પોષણની જવાબદારી વાળા હોવાથી તેની આજીવિકા પૂરતું દાન લેવાને યોગ્ય છે તે પણ જો તેમણે પાત્રતા મેળવી હોય તો માટે પાત્ર એવું વિશેષણ બતાવ્યું છે દેયાની પાત્ર વિપ્રેવી હોય પાત્ર કોણ તો વિદ્યા અને તપ એ બે પાત્ર તપ કરે એટલે એ દાન દે છે એમાં વિહિત ભોગ સંકોચ કરે છે જેટલું આવે એટલું સુબાહા કરી જાય અડેડાટ વાપરી નાખે તો પાત્રતામાં ખામી આવીને યાવત જરૂરિયાત છે એમાં સંકોચ કરતા જાય છે એટલે એમ તપ કહેવાય અને વિદ્યાનો અર્થ છે વિદ્યા વિદ્યા એટલે આ ઇંગ્લિશ મીડિયમમાં દાખલ થઈ જાય એમને વિદ્યાત્રય વેદ વિદ્યા ધારણ કરી રાખે છે અને એમાં જે વાવે એને મળે સત્પાત્ર નું લક્ષણ યજ્ઞાવ ઋષિએ કહ્યું છે કે ન વિદ્યયા કેવલયા તપસા વાપી પાત્રતા યત્ર વૃત્તિ ચોભે તધ્ધિ પાત્ર પ્રકીર્તિતમ એકલી વિદ્યા થી પાત્રતા નથી આવતી વિદ્યા થી જ આવી જાય એવું નહીં અને તપસ્વી હતા તો એ ખૂબ પાત્ર હતા હિરણ કશીપુ એ બઉ તપ કર્યું હતું તો કે એકલો થોડો પાત્ર થઈ ગયો હિરણ કશીપુ તપ બહુ કર્યું એટલે તપસ્વી હોય ને વિદ્યા હોય વિદ્યા નો અર્થ છે કે બીજાનું હિત કરવું એમ એકલી વિદ્યા થી પાત્રતા નથી આવતી તેમજ એકલા તપથી પણ પાત્રતા નથી આવતી જેમાં પાત્રાલી વિદ્યા વેદ વિદ્યા વેદને ધારણ વેદો ને ધારણ કરવા રાવણે તો વેદો ગાઈડ લખ્યું છે ને વેદ નો ધારણ કરનારો પણ એનો યુઝ કરનારો નતો મિસયુઝ કરનારો જેમાં વિદ્યા અને તપ બંને હોય તે પાત્ર કહેવાય છે મામ અયમ પ્રતરા પ્રતરીષ્ય તેવું કે વેદ વિદ્યા વેદો ડરે છે ને કે વિભેતી વેદા અલ્પશ્રુતા એટલે ઊંધું સમજનારા એમ અલ્પશ્રુતાત એટલે કે એને જેને પા પૂરો નથી ભણી ગયો એમ ને એમ ઊંધું સમજનારાથી શાસ્ત્રો ડરે છે મામ અયમ પ્રતરીષ્ય તે અર્ધું સમજનારો હોય તો એ એટલું બધું બહુ ન હોય એને ફજિત કરે પણ ઊંધું સમજનારો હોય એને વધારે ફજિત એકલી વિદ્યા થી પાત્રતા નથી આવતી તેમજ એકલા તપથી પણ પાત્રતા નથી આવતી જેમાં વિદ્યા અને તપ બંને હોય તે પાત્ર કેવાય છે પણ કહ્યું છે જાવન ઓલા વિચિત્રગુપ્ત તમારે જી દેવાનું આવા હોય પછી કેસ તો એ તો ઓલા ચિત્રગુપ્તન વિચિત્રગુપ્તા ખોખો મારે પાત્ર ખાલી ઓલી વિદ્યા ને એ બે નહી ભગવાન ભક્ત હોત હોવો જોઈએ સ્વાધ્યાયવાન નિયમવાન તપસ્વી ધ્યાનવિચ્ચય ક્ષાંતો દાંત સત્યવાદી વિપ્રપાત્ર મિહોચ્ય જે વિપ્રમાં સ્વાધ્યાય નિયમ તપ ઈશ્વર ધ્યાન ક્ષમા ઇન્દ્રિય દમન અને સત્યવાદીપણું આટલા સદગુણો હોય તેને અહીંયા સત્પાત્ર કહેલા છે પછી સાધુ હોય કે બ્રાહ્મણ હોય બધા હોય તોય સત્પાત્ર આત્મનઃ શ્રેય ઇચ્છતા પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તો કુપાતરને ક્યારે દાન કુપાતરને દાન દેવું તેવું જે પોતાનું કલ્યાણ ચાહતો હોય આવા વિદ્વાન પુરુષે ગાય પૃથ્વી તલ સોનું વગેરે સદપાત્ર ને આદર સાથે સત્કાર કરીને આપવો આગળ આવ્યું હતું આ ત્રણ નું કહેવાય ગાય નું દાન સોના દાન અને ભૂમિ નું દાન તલ આવી ગયા વધારે તલ ને બહુ વખાડે દાનમાં જે પોતાનું કલ્યાણ ચાહતો હોય આવા વિદ્વાન પુરુષે ગાય પૃથ્વી તલ સોનું વગેરે સત્પાત્ર ને આદર સાથે સત્કાર કરીને આપવું પણ કુપાત્રને કઈ આપવું સત્પાત્ર ના લક્ષણ દાન હેમાદ્રી કાલ આવવાનું બહુ કેવું નહીં કાલ એનો ટાઈમ હોય સત્પાત્રના લક્ષણ દાન હેમાદ્રીમાં લેખા છે તે જાણી લેવા અન્ન અને પાણીના દાનમાં પાત્ર ની પરીક્ષા ન કરવી કપડા ન હોય પાત્ર અન્ન વસ્ત્ર અને પાણી એમાં દાન નું તે ભગવત ભાસ્કર વ્યાસે કહ્યું છે જે અન્નાચ્છાદન દાને શું પાત્ર વિચારએ અન્ન્ય ક્ષુધિતઃ પાત્રમ વિવસ્ત્રો વસન અન્ન વસ્ત્રોના દાનમાં પાત્રનો બહુ વિચાર ન કરવો ભૂખો મનુષ્ય અન્નનું પાત્ર છે અને કપડા વિનાનો મનુષ્ય વસ્ત્ર પાત્ર છે અન્ન વસ્ત્ર સિવાયનું દાન જો કુપાત્રમાં અપાય અપાઈ જાય તો તે તામસ થઈ જાય છે તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે અદેશ કાલે સત્કાર કેરા વિના અવજ્ઞા કરીને કુપાત્રને જે દાન આપવામાં આવે તે તામસ કહેવામાં આવે છે અને તામસદાન નું ફળ છે એ નિમાં ભોગવાય છે એ કૂતરો થાય તો એને હારી સગવડતા મળે ઈ દાન દીધું એને મનુષ્ય યોનીમાં ન મળે એનું ફળ તામસદાન નું ફળ નીચોનીમાં મળે એમ અને એ ડોલકા કેડો થયો હોય તો એને કોઈ વતાવે નહી એવી જગ્યા મળી જાય કઈ બીજું હોય એને બધા હારી સગવડતા મળે અને હરફ થયો હોય તો મદારી પહા આવે તો એને દૂધ પીવા મળે દયાળું હોય પક્ષી ના જન્મુ ધર્મોત્તરમાં કહ્યું છે કે તામસાના ફલમ ભૂંગ તે તિર્યકવે માનવ કિલ્લા મનુષ્ય જે તામસ કર્યું હોય તેનું ફળ તો તિર્યક યોનિમાં જન્મીને તે ભોગવે છે સારા દેશકાળ જલમધ્ય જલમ ક્ષિપેત દાતા તત્પી પ્રતિગ્રાહીના દોષ ભાગ પાત્ર અને આને દેશ કાળ હોય દાન દેવાનું તો સંકલ્પ કરી લેવાનો સારું પાત્ર મળે તો હું એટલું દાન દઈ દે એની મૂકી રાખ પછી જયારે સતપાત્ર મળે ત્યારે દઈ દેવું તો એમાં વાંધો નહીં પણ કુપાત્રને ન દેવું એટલે એમ કીધું ને તો પછી આને પછી ત્યારે સમય હોય ને આને દીકરાને લગ્ન હોય લ્યો ત્યારે એને પોરામાં આવી ગયા હોય ચાલો ત્યાં દાન દઈએ દીકરા નો જન્સ હોય તો એકનો એક દીકરો નોખું રાખી દે અને પછી જયારે પાત્ર મળે ત્યારે એને દઈ દે તો એમાં દાતા ને બોલો કોઈ દોષ ભાગ નથી એવું કીધું ને હું કીધું પ્રતિગ્રાહી દોષ ભાગ જળ લઈ દળ જયારે સત્પાત્ર નો જોગ થાય ત્યારે દાન આપી દેવું અથવા તેના ઘેર મોકલી દેવું સંપૂર્ણ કાશી ખંડમાં દાન અંગે કઈ વધારે સ્પષ્ટ કર્યું છે કે પાત્ર મિત્ર વિનિતેશુ દિના નાથાપકારીશું માતા પિતા ગુરુશ્વે ગુરૂ ગુરૂ દમક્ષ નિષ્ફળ નવસૂતસૃ ચાટચારણતરે કુવૈદે કિતવે ધુર્તેઠે મલ્લે ચંદિને સત્પાત્ર ચાટ ઉંદર ના જેવો મીઠું બોલીને કોતરી ખાનારો આ નવ ને આપે તો નિષ્ફળ જાય દાન નું ફળ મળતું નથી ચાટ કરવા જાય પણ બ્રાહ્મણ હોય ચોર હોય અને સાધુ હોય ચોર હોય પછી દાન દે તો ચોર છે એ પેલું દેખાય દાન છે પકડી લે આમાં તો બેઠા છે સાધુ ચોર બે બેઠા છે તો દાન ને પેલું ચોર પકડી લે એટલું સાધુ તા ન પકડે ચોર લોકો તો ઝડપ મારે એટલે એનું દાન છે એ ચોર ને પોગે ભગવા કપડા હોય તો એ ચોર ને પોગે એટલે કોઈ ચોરને દાન દેવા જાય એવું ના હોય પણ એમાં કીધું છે એમાં થોડોક વિચાર કરો ને કે ભાઈ કોઈ ચોરને કઈ દાન દેવા જતું હોય છે તો હા ભગવાન કપડા ધારે ફાળે અને એ ચોર હોય તો એને દાન દે તો એ ચોરને દાન દીધું કહેવાય બ્રાહ્મણ હોય ને ચોરટો હોય અને એને દાન દે તો એ ચોર દાન દીધું એટલે દાન દેતા પહેલા નક્કી કરવું જોઈએ કે ચોર તો નથી ને સાધુ છે કે બ્રાહ્મણ છે તોય વાંધો નહીં ચોર તો નથી ને ક્યાં હોય બધા સાધુ માં ને બ્રાહ્મણ માં જો દાન ના પાત્ર છે એની અંદર આવા ગોઠવાઈ ગયા હોય તો ન દેવું એક તો એને ઓલા કોઈ ન દેવા જાય કઈ કોઈ કોઈક બીજો બટપટ બટપટ બોલતો હોય ત્યારે કઈ દાન બટબટ બટબટ બોલે છે જુગાર ની ઢબે ધન હરનારો ધુતારો શ શું યદતમ વૃથા દાન પ્રકિર્તિ તે અન્યાયો અને કાતુ વેપારી બુદ્ધિ થી દાન લીધું હોય કે એટલું અમે તમારું કામ કરી દેવું તમે દઈ ગયો અથવા તો આનું કામ ન પતું હોય ઓળખાડવું હોય રાજકારણમાં કામ કરી દે ને પછી દાન એવા હેતુથી ઇન્ડાયરેક્ટ સ્થાને શું યદતમ વૃથા દાનમ પ્રકી તમ આરૂ પતિ ચેવ આપણે છે તો આવ્યું છે તો આલો રોકી દો એને વેપાર કરતા હોય કોઈ બિઝનેસ પાર્ટી હોય રોકી દો દાન લઈને વ્યર્થમબ્રાહ્મણે દ તસ્કરે તથા ગુરોર પ્રીતિજનકે કૃતઘ્ ગ્રામ્યાજકે ગ્રામ્યાજકે બ્રહ્મબંધો ચિતલિપત વેદ વિક્રિયણે ચે યસ ચોપપતિર્ગૃે સ્ત્રીજિ ચેવાત વ્યાલગ્રાહે તથે ચ પરિચારકેવા માટે વ્યવહાર માટે થતી હોય સમજો કોઈ દાન આપવું હોય બીજી જગ્યાએ રોકે એમાંથી વધારે ફાયદો થાય ભગવાન ના કામ માં આવતું હોય ભગવાન કામ માં તો ઠીક છે પણ વેપાર નો કરાય એવું આમાં એટલું કીધું આપેલું દાન આપે જેવો હોય ત્યારે એવું ના હોય પેલા બહુ કીર્તિ કરી દીધી હોય અને બહુ આમ કે ઓલા ચડ્યા હોય ને પછી પતિત થઈ ગયો પણ એ ઓલા ખબર ના હોય એટલે ઓલી પેલાની આબરૂ ના આપે એમ પહેલાની આબરૂ ના આપે પણ એનું દાન જાય એવું થાય અગર કોઈ ખબર જ હોય કે હવે હાવ હેઠો ગયો છે તો એને આપે નહી કોઈ પણ પેલા બહુ આમ જમાવટ કરી દીધી હોય અને પછી હાવ હેઠા ઉતરી ગયા હોય એ હેઠા ઉતરી ગયા ઓલા ખબર ન હોય દાતા બહુ ઊંચા ચડીને અન્યાય થી સંપાદન કરેલા ધન નું દાન બ્રાહ્મણ સિવાયના આપેલું પતિતને ચોર ને અને ગુરુને અપ્રસન્ન કરુને અપ્રસન્ન કરનારને કોચવનારને પણ આપેલું દાન કૃતજ્ઞિને ખોરને. જેના ઘરમાં વેદ વેચનારા જેના ઘરમાં ઉપપતિ રહેતો હોય તેને સ્ત્રી જીતાયેલા પુરુષને સાપ પકડનારા ઉપર ગણેલા સોળ ને આપેલું દાન વૃથા નિષ્ફળ જાય છે યશ્ય ચેવ ગૃહે મૂર્ખો દૂરે ચાપી બહુ પૂજ્ય ની પૂજાનો વ્યતિક્રમ થાય તો એને પાપ થાય એને દોષ લાગે શ્રેયો પ્રતિણ પૂજ્ય પૂજા વ્યતિક્રમ પૂજ્ય પૂજા વ્યતિક્રમ હું પાહે બેઠો હોય એની પૂજા કરવા જેવો હોય અને એની પૂજા ન કરે પાંચમો નંબર બેઠો હોય એની કરે એટલે પાંચમો નંબર કહેવાય એમ કે પણ દૂર જઈને બીજાની કરે તો ઓયલો પાત્ર હોય તોય આનું શ્રેય રોંધી દે ઓયલો ભલે પાત્ર હોય પાંચમો નંબર છે એ પાત્ર હોય તો એની પાસે બેઠો તો એ હોતી પાત્ર છે ગૃહે મૂર્ખો દૂરે ચાપી બહુ શ્રુત બહુ શ્રુતા એ દાતવ્યમ નાસ્તી મૂર્ખે વ્યતિક્રમ મૂર્ખાને વ્યતિક્રમ કરવામાં વાંધો પેલો બેઠો હોય પણ મૂર્ખ્યો બેઠો હોય અને પછી પાંચમો નંબર છે એ ઓગડાયો હોય અને પાત્ર હોય તો આને વટી નહી એટલે મૂર્ખે નાશતી વ્યતિક્રમ મૂર્ખ હોય એટલે મૂર્ખ એટલે અપાત્ર હોય જેને દીધા જેવું ન હોય એને વટી પછી જેને દીધા જેવું દાન હોય એને જો દાન દે તો એમાં વ્યતિક્રમ દોષ લાગતો નથી નહીં તો વ્યતિક્રમ દોષ લાગે કે આ પાત્ર હોય ઓલું પાત્ર હોય તો નજીક વાંધો નહીં એમાં કઈ વાંધો નહીં પણ આ બે જ હોય અથવા તો આ જ સારું શ્રેષ્ઠ હોય અને બીજે જાયવાળું ગોતવા તો એને પાત્ર વ્યતિક્રમ દ્રોસ્ત દોષલાલ બંને સમાન પાત્રતા વાળા હોય અને એક સમીપ માં હોય અને બીજો દૂર હોય તો સમીપ પાત્ર પોતાના ગામમાં રહેતો હોય મૂરખ હોય તો આડા ફરે દાન દેવામાં પાત્ર વ્યતિક્રમ ના કરવો અર્થાત બંને સમાન પાત્રતા હોય અને એક સમીપમાં હોય એવો શાસ્ત્ર નો નિયમ છે દાન દેવામાં પાત્ર વ્યતિક્રમ ન કરવો અર્થાત બંને સમાન પાત્રતા હોય અને એક સમીપમાં હોય ને બીજો દૂર હોય તો સમીપ પાત્રને છોડીને દૂરને આપે તો તે પાત્ર અપરાધ થાય છે પરંતુ સમીપમાં પોતાના ઘેર હોય અને બીજે બહુશ્રુત હોય તો સમીપને છોડીને દૂરના દાન દેવું તેને પાત્ર વ્યતિક્રમ દોષ લાગતો નથી પાત્ર એટલે બહુશ્રુત હોય એવું જ નથી પાત્રતાના જે જે ગુણો હોય દાખલા તરીકે આનો બરાબર યુઝ ન કરતો હોય દૂર બેઠો હોય કરતો હોય પણ જ્વલતમ અગ્નિ ઉત્સૃજ્ય નહી ભસ્મની હોય તેમાં ઓમ સુવા કરતા હોય રાત હોય પાત્રતા રહીત હોય તો દાનમાં તેનો ત્યાગ કરે વેદ વિદ્યા નો તો એક લક્ષણ છે પાત્ર ગોતી ને દાન કરે તો એમાં વાંધો નહીં કોઈના પુરોહિત હોય કોઈના કુલ ગુરુ હોય દેખાતી હોય અને પાત્ર બીજે ક્યાંક દેખાતું હોય તો કુલ ગુરુ નિભાવવું હોય તો એને દઈ દેવું અને વિશેષ દાન તો કરવું હોય બીજા ને એને પાત્ર જો વેદ વિદ્યા રહીત હોય પાત્રતા રહીત હોય તો દાનમાં તેનો ત્યાગ કરી આવું કેવાની જરૂર ક્યારે પડે છે ગામ ગુરુ હોય તો એટલે એને દાન દેનારા મૂંઝવણ હોય કે મારે શું કરવું એમ કેમ હોય પાત્રિત હોય તો દાનમાં તેનો ત્યાગ કરી બીજા પાત્ર એવાને દાન આપવાથી બ્રાહ્મણા નથી જેમ કોઈ બ્રાહ્મણ અતિક્રમ પાત્ર જેમ કોઈ પ્રજ્વલિત અગ્નિ ને છોડીને રાખ હોમ કરવા જતું નથી યુ વિપરો દૂરે આપણે ઘણી વખત વાત કરી સ્વામી હોય તો પછી સ્વામી ને મૂકી ને પછી બીજે ભલે પેલી વાર વાત કરી બાજુ નો છે એ હારામારું પાત્ર છે અને એને મૂકીને પછી બીજે ઠેકાણે પાત્ર હોય જાય તો એ પાત્ર દોષ નથી આનો દોષ છે અને એ દોષ એને લાખ એટલે પાત્ર વ્યતિક્રમ અને પાત્ર અવ્યતિક્રમ કેવા વ્યતિક્રમ દોષ ન લાગે ઘેરે નો પાત્ર હોય અને બીજે પાત્ર હોય તો પેલા ઘર ના હોય તોય કુળ ગુરુ હોય અથવા ગુરુ હોય તોય પાત્ર નો ધરાવતો પાત્ર બ્રાહ્મણ દૂર હોય તો પણ સમીપના ઉપલક્ષણ લીધું છે સાધુ હોય કદાચ સમીપના અપાત્રનું અતિક્રમણ કરીને છોડીને પ્રયત્નપૂર્વક દૂરના ને દાન દાન કરવું ન દાન યશસે દદ્યાત ન ભયાત નોપકારીને હવે હેતુ એનો અંતર નો હેતુ કેવો હોવો જોઈએ દાન દેવા માટે પોતાનો સંકલ્પ છે કેવો ભાવના કેવી હોવી જોઈએ રાખો આનંદ સ્વામી મહારાજની